તીર્થંકર કયું જુદી નથી કોઈ આ મજામાં જુદું આવ્યું ભાઈબલ છે કારણ કે પેલા તીર્થ પદ્મનાભ છે પદ્મનાભ પદનાભ એ પેલા તીર્થંકર આપડે પદ્મનાભ તે તે બળદેવ છે ત્રણ જણ છે એ સામ કુટુંબંકર અને રાવણ પણ તીર્થંકર ચાલતી રાવણ હતો ને સમજણ નથી એટલે બિચાર સમજણ છે એટલે એ ગુનો કરી રહ્યા છે સમજણ નથી એનો ગુનો કરી રહ્યા છે નહી તો ના કરે સમ થાય ને મિથ્યા છે મિથ્યા મીથ્યાત્વ શું શું રામલેશ કમલે હું કમલેશ છું. આ દેખાય છે ફર્સ્ટ રાંગ વિલેજ. તો છે કે વિલેજ રાઈટ વિલેજ છે ગ્રામ વિલેજ. ઓલ નાવા છે રાંગ વિલેજની. હવે એમ થાય છે કે રાંગ વિલેજ છે. હા એધી ફર્સ્ટ રાંગ વિલેજ. આ ભાઈ નો ધણી સેકન્ડ રાંગ વિલેજ. હું જાહેર સુતીજી રાંગ વિલેજ. તો ભલે હું આ ચાલીસ વર્ષ નો સુધી કેટલી બેઠેલી છે રોંગ બિલીફો કેટલી બેઠેલી છે અને મામા થયું અને કાકો થવું અને આમ થવું કાળો છું ઘોરો છું ઊંચો જે તું નથી ખરેખર આ તો બોડીનું નામ છે કમલેશ પણ આ તારે જાણવું છે એક આ બોડી નું નામ કમલેશ છે કમલેશ થી પણ તારે પોતાની જાતને જાણવું છે કોણ છું એ ના જાણ્યું એ કબલેશ તો કબલેશ પણ બીજું આગળ બધી હું વાપર્યું ચિંતા જાય તો કલ્યાણ નીકળે વાંચજો ઘરે ચિંતા જાય તો કલ્યાણ થાય ચિંતા ચિંતાથી કર્મ બંધાતો છે ચિંતા થી બંધાયૂટે નહીં અને પછી જાનવર માં જવું પડે બે પગ ને બધે ચાર પગડું બધા गति श्यासोत्र પણ એ અપમાન કાયદેસર કરે છે ગેરકાયદેસર જાળવું જોઈએ કર્મ નો ઉદય છે એટલે એ નિમિત્ત થયો ભાગ કર્મ ઉદય તો તારા કર્મ ઉદય એટલે તારે કર્મ ભોગવવાનું થયું તારે નિમિત્ત બન્યો નિમિત્ત આપડે એવું ના કરાય એને તને કર્મ છોડાય धी रहो भोगव तारे पकड़ा भगव पकड़े गये नहीं तारे गुस्सा तारो कर उदय हो आप करण उदय होली खोई जाए का चोरी जाए नहीं तो करना उदय ना हो तुम समझ पड़ी जाए गुस्सा करवा जगत नहीं એકલો આવ્યો છુ ભાઈ ને બધી જેને ધીરે તારી લોનો પૂરી કરી લોનો પૂરી કરવી પડશે ન લીધે ગયા હતા ચારો આવે આ પડી રહ એવું નથી ન પડી જ બહાર જુદવાડ વાત મોડામાં ગમે બોલી એટલે હું તને સમજણ પાડું તું શુદ્ધાત્મા તો થઈ ગઈ પણ આ ભગવાન શુદ્ધ ભાષામાં તું શુદ્ધાત્મા થઈ ગઈ કે બાર ભાષા કઈ ચાલે છે ભ્રાંતિ ની ભાષા રામ મોહન ની દીકરી શાતાબેન દીકરી એવું કે બધું આપડે એવું છે એજ ભાષા માં વાત કરવાની શું કેવાની એજ ભાષામાં છે dival is the puzzle riddle dival is the puzzle riddle there are two view god has not puzzle this world at all there are two view points to solve this puzzle one relative view point one real view point by relative view point your meena by real view point your sudhartha by relative view point તમને શું સમજાયું રશ્મિકાંતિલ વ્યુલ કયું સુધા માં થઈ ને એકલા બાર બોલીએ તો કાઢો કે વ્યવહાર માં વ્યવહાર માં રહેવું જોઈએ વ્યવહાર ને ચલાવી લેવાનું અને આય ચલાવી બે સાથે ચાલુ છે કારણ કે આત્મા જુદો પડી ગયો તે જુદો પડી ગયો હવે છૂટો થઈ ગયો એટલે આજે તમે રિયલ વ્યૂ પોઈન્ટ સિધ્ધાર્થમાં હું તમને પાંચ આજ્ઞા આપવા માંગુ છું આ બે આજ્ઞા કરી રિલેટી ગુલાબનો છોડ રિયલ વ્યૂ પોઈન્ટ રિલેટી ગુલાબનો છોડ પડી ને હવે સામાયજ થશે ને એમ આમ જોતા જોતા ચાલી ને સામાયજ થાય શું થાય આ વાંચી રિલેટીવ દેખાય એના આમ બની વાંચી રિયલ દેખાય કે ભૂલો પડી શું થઈ જશે ફોડ તો પડી ગયો ને ઘૂંસા ને તમને ભીખુ ભાઈ ફોડ પડી ગયો રિલેટીવ ભીખુ ભાઈ રિયલ વી પોઈન્ટ સુધાર હસબન્ડ લોટ બાય રિયલ વ્યુ રિયલ સુખાત્મા પાંચ આજ્ઞા આપવા માંગુ છું તેમાં બે આજ્ઞામાં ગૃહ થયા કું ઘરે કાઢી નાખીએ બોલ આઠ થી ગધેડું દેખાય મહીશ આખ થી શુદ્ધ આત્મા દેખાય એટલે પેલા જયારે ગધેડું સામ આવે ને ત્યારે રીલા કળા પાછા આવે પાછા ગધેડું એટલે હું કઈ જાત નહી ગધેડામાં રહેલા ભગવાન શું કેમ ભગવાન કરતા ગધેડા કર્યો હવે આપણે તિરસ્કાર ના કરીએ ને કોઈ પતિઓ માણસ હોય તો રિલેટિવ છે કોઈ ગાઢો માણસ હોય તો રિલેટિવ આપણે લેવા દેવાનું અંદર કહી લેવાનું ના સમજે તને પોતાની સ્ત્રી રિલેટીવિપ્રી અને રિયલ પાસે સ્ત્રી કરી છે હા શું થફણું બફણું લઈ ફરી રહ્યા નહીં લાકડી નો દફડા નહીં પડતું શબ્દોના મારે છે ને શબ્દ મારે ના મારે સુરા શબ્દો બોલે ને તને ગમશે કે આ બધું આનું પરિણામ આવવું છે આ વાંક થી રિલેટી દેખાય અને અંદર દેખાય ડોક્ટર આ વાંખે ડોક્ટર દેખાય ખબર પડે ને ફાધર મધર બધા જોતા રહેવું એટલે એમની શક્તિઓ વધે એવું કોઈ એમને સિદ્ધાત્મા તરીકે જોવા જ કોઈ નવરું નતું પોતે એમની શક્તિઓ બધા જોઈએ બે આમાં બે વ્યક્તિ છે તો અવાર થી આવે આનો ઉપયોગ કરવાનો આ જ્ઞાપ અને અઘરું છે નહી પછી તમારે શું વાંધો છે અને જાગૃતિ તમારે મને ભૂલી જાય છે ને જાગૃતિ રહેશે તો આખો દિવસ જાગૃતિ હા ત્રીજું વાક્ય આપું છું પાંચ અજ્ઞા માંથી બે થઈ બે તો કોઈ જાતના હરકતા રહી નથી અને ફોડ પડી ગયો તમને ગોપાલ ભાઈ પડી ગયો કે ભગવાન જો એમને વળવું હોય તો આપડે સુધાર્થમાં કેવું સુધાર્થમાં ભગવાન થયા બાર બેસન મારું થઈને વળવું દાખલ લેવું હોય તો આપડે ઝાડ ને કેવું એ સુધાર ભગવાન બહાર લેવો જરાક વાર દાખલ લેવું છે પણ દુરુપયોગ નઈ કરવો બરોબર ને તમે જોઈ ને લો તમને કોઈ જવાબદારી નથી આપતી બરોબર ને સમજ ને કેટલા બે વાક્ય થઈ ગયા સીધું આપું ને તમને બધા સમજાવ્યું છે ઊંઘ ની વાક્ય આપું છું ચૌહાણ કે સુદ્ધાર્થ માં જાણ્યા પછી ઊંઘવાની જરૂર ખરી ઊંઘ ની જરૂર ખરી ના ઊંઘ કોણ આપડે જોયું કમલેશ કેટલું આપડે જાણનારા શું જ્ઞાતા રસ્તા કમલેશ શું કરે છે નહી કમલેશ શું કરે છે આપણને મન સાથે લેવા દેવા ના રહી કમાયો હું કરું છું નોકરી કરું છું તો પૈસા આવે કેમ આવે એવું લાગશે શું લાગે એ ભ્રાંતિ છે હું કરું છું બરોબર ને હું કરું છું એ ભ્રાંતિજ છે આ તો બધું છે હું શું કરું ભગવાને કરું નાગા છે ને સિંધુ સેના બોલતો ને ખબર તાકી ગયો आप जाइ करे थे जरूर हत करो हूं करु तमरा हाथ में जो करवा सत्ता हो तो आ रखो जवाब लगे आठ हजार डॉलर मिलता है अड़ी हजार मलता है ના નજીક માં આવે વાંધો ને આપડે અહીં શરમાવારે કોણ કરે છે સમજાવું કઈ ખબર ને ભગવાન કરે તો ભગવાન ને બંધન થાય જે કરે એને બંધન બંધ થાય તો ભગવાન વ્યવસ્થિત દુનિયા ને અનંત કાળ થી સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત જ રાખે છે સૂર્ય ઉગવાનો ટાઈ ભાઈ બધું શિયાળો બધું વ્યવસ્થિત રાખે છે સમજાય ને લગામ છોડીને તમે કરતા પણ સુટી ગયું હવે તમારા ક્યાં લગામ લગામ છોડી દેવાની હવા ચાલી છે ઘોડા જોઈ દેવાનું તમને ગમી વાપરવું व्यवस्थित करता है व्यवस्थित शक्ति व्यवस्थित शक्ति आधार मीना नु काम चले अपने दया हे व्यवस्थित शक्ति ना दाखलो आप दाखिल આ મોરે બોલવાથી એક આપડે સમજાય ને દાખલો આપું કે આ કાચો પ્યાલો છતાં ગયો પ્રયત્ન પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો એ લોકો એમ જ કે દાદા તમે એકલા જ હતા બીજું કોઈ હતું તમે જ તોડ્યું આપડા પડે વ્યવસ્થિત શક્તિ તોડે છે આપડે પ્રયત્ન કર્યો પણ તોડ્યો કોને કાકી વ્યવસ્થિત શક્તિ તોડે કાકે કેમ વ્યવસ્થિત શક્તિ તોડે છે આપડા લોકો એવા છે એક ડઝન કપડા લાવે ને સાત પેઢી બધી ખરીદી કરવાનું કાઠવાનું ચાલે નહીં પ્યાલા વાળા ચાલે નહી આવું બીજો જોટો ના લાવું પછી ગુંગરામા થઈ જાય ને બધું ખોટું થઇ જાય ને એટલે કામ છે આપણે કોઈ કોઈ જગ્યાએ હિન્દુસ્તાન માં મંદિર માં દર્શન કરવા ગયા અને નવા જોડા કોઈ ઉઠાઈ ગયું એટલે આપડે વ્યવસ્થિત કઈને ગયા જવાનું વ્યવસ્થિત આપે એ પણ આપે અગર નઈ રે બધું વ્યવસ્થિત કરે છે ચોર નથી ભાઈ ચોર ને તો પ્રેરણા આપનાર વ્યવસ્થિત પેલા લઈ લે એટલે આ વ્યવસ્થિત દુરુપયોગ ના થાય એ જોવાનું પછી વ્યવસ્થિત દુરપયોગ થાય વ્યવસ્થિત જો કરતા હોય તો પછી ગાડીઓ ચલાવતા હોય ના ચલાવે આ વ્યવસ્થિત નો અર્થ છું ઉગાડી વાંખ્યા ચારે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો અને તેમ છતાં અથડાય તો વ્યવસ્થિત કે શું કે છે તેમ છતાં અથડાય સાવધાની લાગ્યું હોય તો પાટા બંધાઈ રહે કોઈને પ્રેમ ન કરવાનો વ્યવસ્થિત શક્તિ એક ગજા બસો પડ્યા છે બીજા ગજા બે હાજર મૂક્યા પછી આપડે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાર્તા એટલે આપડે શું કરવું પડે સમજણ પાડવી પડે કે હા ગજુ ડબાઈ દે એટલે એ ગજુ ડબાઈ દે પણ છતાંય છે પેલા લોકો પેલી જાતે ઓછી રહ્યું હતું ને જે માટે શું પાંચમાં નાખ્યું હાથ તૂટી ગયો અને કાપી ગયો એટલે વ્યવસ્થિત પછી આપડે સાપ છે તે આજે આપડે પકડી ગયા કુદરત ની કુદરત ના શંકરધામ આજ પકડી ગયા પેલો નિમિત્ત છે શું છે પેલો નિમિત્ત અને પેલો પકડાશે તારે એ તો અત્યારે લેવાની કરતો કેમ કંટાળી અરે વ્યવસ્થિત કર્યું એમ કરીને આપડે આગળ ચાલવાનું રસ્તામાં આઠ વાગી ગયા રાતના એટલે મન માહિતી ગુમા પાડો અમારું મન તો ખરું ને પડે મન કે તમે તો વ્યવસ્થિત કઈ દુભા ગયા પેલા બાસુ આપવાનું પહેલું છું કે આપડે મન આજે આખી રાત ઉભવા નહીં છે એટલે આપડે ગેસ ને શું કેવાનું કે થોડો શીરો બનાવી દો ખુબ દૂધ નાખીને અને ભજીયા બનાવો રાયતું બનાવો બધું બનાવો સારું કઈ જમાડી દેવાનું કારણ કે આ બે જ્ઞાન આપ્યું કે તમે થયા જ્ઞાન તમારા લોકોને ના કહેવાય હું જ્ઞાની છું ને તો પૂછવા આવશે તમે તો તમે એ પડશે નહી તમે તો હારું ચેઠાઈ દેસો ખબર ને તમે બીજા ને સે કરી શકો તમે પણ જ્ઞાન ને જાણી માટે શબ્દ હતી અને તમારે બે ખોટ ખાવાનું જગત આખું બે ખોટ ખાય એવું એ તો નબળાઈ રાખેલી ખોટી અને બીજું કકડાટ કરે બીજી ખોટ કકાટ થી પાછું આવતું છે કકડાટ કરે અને કકડાટ કરે એટલે લોકો શું કે શું ભાઈ ગયું શું ભાઈ ગયું કઈ ભાઈ મારા બે હજાર જતા રહ્યા હતા એ લોકો છે ત્યાં મૂળખ છો તો આમ કે આપડી પાછું આવે નઈ ને આવતા ભર માં કરે તેથી સમસારો ગો રહ્યો એક ખોટ માં બે ખોટ ખાય આપડે એક જ ખોટ લમણે લખેલી તને અંદર ખબર આવે તમને ચંદ્ર સમજી ગયું બરો બધું ના હું તો સુરત તરફ ના ને પણ પછી મારું વાલીયા ભૂલી વાલિયા તમને આ બે સમજાય ને બધું એટલે ક્યાં બધી વાત આવી અને હવા પોલીસર પોલીસ છે બોલ કે ટકા પકડી લાવ્યો છે પકડાયો છે શું બન્યું એ તો કે ટાકા બધી રમી રમી રાખી રાત પીતાડું વાપરી છતા પચ્યા હવે કઈ વધ્યું છે કઈ નઈ સ્કૂલ નહીં ખુલી વધી છે આઠસો સાડી પચીસ રૂપિયા વધ્યા બે હાજર માંથી શું કે પચીસ આઠસો સાડી પચીસ વાળા ચિંતા ના કરે આઠસો હારી પછી લઈ લીધા પોલીસ વાળા મારી હવે પછી આપણને કે આઠસો સાડી પચી વધ્યા છે આપડે લાવો એટલે આઠસો હારી પચી આપડે લઈ લેવાના અને બીજું સાડા દસ તો પેલા શિકાર ના માલથી શું લઈ જાવ ખા છે અમારો બિઝનેસ છે ના કરવો ના કેવાય શું હોય ભાઈ વાર થયું કે તમારે તો જયંત શું કરે છે એ તમારે જોયા કરવાનું જયંત નું મન મન ની તમારે દેવા દેવાના જયંત નું મન ખરાબ વિચાર કરતું તે જોયા કરવાના અને સારા વિચાર કરતો હોય તે કરવાના આપડે તો જ્ઞાતા રસ્તા જાણું જોવું ને પરમાનંદ માં રહેવું એ આપણો ધંધો તમે સમજો ને અને મનમાં સારા વિચાર આવે ખરાબ વિચાર આવે આપડે જોયા જ કરવાના સમજો ને પેલા આ સુધી આવી આપણે બસ ક્યાં બીજો ડાકલો પૂરો થઈ ગયો આ ક્યાં રહી નહી કેટલા થયા આપણે નો ટાઈમ થઈ નહી ટાઈમ થઈ ને કઈ કઈ ઓકે 2.0 ને 3.0 તે ને વ્યવસ્થિત બસ રિલેટિવ પોઈન્ટ સેકન્ડ 3.0 પોઈન્ટ થ વ્યવસ્થિત 6 આમાં ટાઈમ માં અઘરી છે જઈને કઈ હોય તો હું કાઢી નાખ્યો મારે તમને અઘરું આપ્યું ને આપ્યા ના મા અઘરું આપીએ તમે અહીં સુધી ગાડી જઈ રહ્યા છો તમારે જેના દાદા વીસ વીસ બજે તમને પહોંચાય તો હા ચોથી આપું તમારે ઋણાનુબંધ છોકરાઓ કેટલું થાય કેટલું થાય કેટલા થાય અસંખ્ય હા સંખ્યા કેટલી થાય ચા પીઓ આમ કઈ કઈ બધા આપણા હિસાબો ભેગો થયો અને વાતચીત કરે તો એ રૂણાટ ધરે તો એ બને એમને એમ કાબે આપડે બંધ અમેરિકામાં આખી દુનિયામાં વસ્તી છે બધી નઈ ને થોડાક જ માણસો ને આપડે બીજો બધું ચોખ્ખું કરી નાખ્યું છે આટલા દસ પાંચ માણસો માટે આ બધું આપણે લંબાઈ લંબાઈ કર્યા કરીએ એટલે હવે આ ઋણાન બંધ જેની જોડે છે ને આ પેહલા ઋણાન બંધ તમારે કોની જોડે જયંત જયંત પેટમાં દુખતું હોય તો આપડે તમારે એફઆઈઆર ફાઇલ કેવાની શું કેવાનું હા ત્યારે જયંતિ ભાઈ ફાઇલ નંબર વન અને વાઇ ફાઇલ નંબર ટુ વાઈટ ને કેશો નઈ ફાઇલ ને હા એ નવું લખું કઈ ફાઈલ ના બીજા કઈ વિચાર વાઈ ફાઈલ નંબર ટુ ફાદર થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ બધી ફાઇલો નામ હંી દેવા આ ફાઇલો નો સંભાવે નિકાલ આ જેમ છે તે હોટેલ માં ખાતો ના હોય અરે શું નામ હોટેલ માં ના ખાતો હોય તો તમારી ફાઇલ ભરત ના ખાતી જોડે સંભાળ નિકાલ કરવાનો દાખલો આપું છું દાખલો આપું છું સંભાવ નિકાલ કરો ક્યાંક ફાવે એમ ઠોક્યું છે બીજું પછી તમારે નિકાલ થયો ના થાય એ મારે જોવાનું તમારે મારે દાદા ની આજ્ઞા છે સદભાવ નિકાલ કરો જે કોઈ ફાઇલ આવી ગઈ એટલે મારે ઓફિસ માં જવું છે ત્યારે એ શું કે પાંચ મિનિટ માં આવો કે પાંચ મિનિટ આવો એટલે આપડે પાંચ મિનિટ જઈએ ત્યાં આગળ આપડે અંદર પેસાવે રસોડા અંદર તો આપડે જવાબ આવી ગયો કડી ઉતાર આથી ભાઈ જોઈ નથી આજે જ્ઞાન વ્યવસ્થિત એટલે આપડે શું કેવાનું ભાઈ ને બેન ને કઈ નથી ને સમજાય છે બધા ને એનો સમજાય છે બધાને હા ના સમજાય પણ ક્યાં છે હું ફરી ફરી જાય અરે એને જો નિકાલ વ્યવસ્થિત કર્યું પણ હવે એને ગમે એ રીતે આપડે ભાવ કરીએ કે ભાઈ હા ભાગ કરીને બઉ થઈ ગયું તો એનો સંભાળ નિકાલ થઈ ગયો ના ના થતું બધે ના કે ત્રીજી આજ્ઞા વાપરે તમને સમજાવ્યું તમને સમજી જાય છો તો બસો અમે એક જ તને કેવાય કે બધા સાથે બધું વાતચીત થાય મારી નજીક બેઠા ત્યાં જોડે વાતચીત થાય इतले करो। तमें एक बैठा तो में करो जाओ रिलेटीव रि ના પણ આપડે ધ્યાન કરીએ છીએ બધા અને પછી બાયડા ઉપર આપડે અંદર બેઠા શું સમજીએ કોઈ આવ્યું કોઈ આવ્યું કોઈ આવ્યું એવું બોલાય काम <laughs> <तो यागे नागे। laughs> <laughs> <laughs> जो निकाल ना करे संभावे तो बता अच्छा जो ध्यान में रही पे संभव निकाल कर पची ध्यान એટલે આપણે મહેતાજી ને કહી કેમ પૈસા નથી આપતા કે એક કોથળી એસી રૂપિયા ભાવ વધારે કરાયો એટલે બસો ચાલીસ ઝઘડો છે કે એટલે આપડે સમજી જ ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો એમને બિહારી સુલેમાને બેસાડી જરાબું મૂકી દે અંકિત શું એકસો વીસ પછી આપીને પણ ઊંચું મૂકી દે અને પછી જાય પૂછવું સુલેમાન કોઈ દુઃખ હોય ને થઈ ગયા ભાઈ આપણા મારે પૂરેપૂરા પીસાય રૂપિયા હાથે બંધ કે નથી એનું મન નું અસમાધાન બતાવ સુમાન માને નઈ તો શું કરવું માને નહીં વધારે રાખીને બરાબર પછી બીજો દાખલો દાખલો નઈ એ સુ ચોથે ઘેર ત્યાં ત્યાં ત્યાં સુલેમાન કે સાહેબ મારા ખોડ પૈસા આપી દો સાહેબ કે ભાવ વધારે લખી માટે પૈસા તો નહીં મળે જા એટલે ગુસ્સે પૈસો આપ્યો કોંગ્રેસ ના મોટા માણસ દબડાવે ના દબડાવન એટલે ત્યાં આગળ આવે સલીઓ ના દબાયો એટલે પૈસા નીચે થકી ને એટલે સડીયો લઈ ગીધા અને પછી જતો તો તારે કે છે સલિયા ઉભો છે ત્યારે સાચ ક્યાં હુકમ હે તા કે જોઈ દઈશ એટલે હું આ પૂરા પૈસા આપ્યા વેપાર વધારો હું જોઈ લઈશ કે જીતે વધારી મળી પૂરા પૈસા આપ્યા વેર વધારી આપડે શું કેવા માંગી છે કાઉ નાખો ને